can not happen the word was is why do exist as a fight for truth I didn't done okay eh I didn't done some alcohol ethanol ha that's okay this can fight eh he can exist fight can't them so I did fight ethanol so then ethanol is a Because if you understand why they exist, you don't have to go to the whole process. You can achieve happiness <laughs> by eliminating those things there and then. Yes. In the past, the choice is not there. The reason exists is not there. The existence is right here. Yes, yes. There is a little natural. There is a little natural. There is a little natural. નવું જરૂર નથી કાયમ છે પરમેન્ટ બુદ્ધિ પહોંચી વળે એવા જ્યાં નથી યાર જ્યાં તો બુદ્ધિ પહોંચી હતી નહિ ત્યાં બુદ્ધિ બંધ થઈ જાય ત્યાં બેન માં એટલે સાયન્ટિસ્ટ નામ બીજે સમજી ન સમજી મેં તમે બધું કહું જે થ્રી કહું છો તે સમજી ગયું હતું પણ આજ મને સમજ નથી આ થિયરી આમ વારી થયું બે એક વાર પાછું મને એક વાર મને પાછું કીધું જે દાખલો તમે કીધો હતો તો એક વાર પાછા મને કહું એમ ગયા જે દાખલો આપ્યો હતો આ વરા થાય છે લોકો શું કેમ છે રાત્રે એક વાગે આવું એટલે આપડે અમ દરિયાનો વરાટાવ નથી અનુકવાર બીજું હોવું જોઈએ મારે તો આગળ સવાલ છે અને ધર ના ક્રોધ માર્ગ માં આ લોકો ઉત્પન્ન થાય છે આવરણ એ આત્મા નો ગુણ નથી તેમ ધર નો ગુણ નથી આત્મા નો ગુણ નથી ગુણ નથી એ વ્યક્તિ ગુણ છે આત્મા નો ગુણ હોય તો મગ થાય ને મગ બેનો બે માં ત્રાસ થયેલા જેમ આવડે વાય એ રીતે ના સમજે છે તમે જે કીધું તે લઈ છે દાદા હા પણ આપણે આપડે આ બે ચીક છે આપડે બોલ્યું છે કે એ લોકો કેમ કે આપે છે કે જે હાર ગયા થઈ કઈ છે કે આ જે સમજી ગયા કે બે એવિડન્સ ભેગા થી બીજું ઉભું થાય છે એ સમજી ગયા પછી એમ કે આપણે જે આ ચેતન અને જ એ બે ભેગા થવાથી બીજો ગુણ ઉભો થાય છે તે સમજી ગયા છે ઓલવેઝ સાચ છે ઇટરલ છે એવું સમજી ગયા એમ એટલે આ પેરેલા મનમાં આવી ગયું એમને પ્રશ્ન સુડજો એક છે na <laughs> na no attend tu power de giving in norms in hospital why this no I, mean, i understand the reaction okay. so we get to go through you can get called going towards folder but ab ajuto ajuto ek question paraj aavya pata existence paraj aavya ki agi me je je ketan ane jar ke tene existence paraj aavya kem kya che kem che e de ketan ane jar પરિવર્તન થવાના ખરા છે એમને ભેગા થાય છે so and Felipe Felipe for many in the him say that why are two there to portals there mr because if you understand them the why exists you will be able to solve some problems that the covid is there covid is there covid is there and team said that in the code is it possible but mouse know to create અસત થાય ગયા ઘણો નાશ થાય એટલે પછી અસત્ય થઈ જાય એટલે બહુ ચેરા માણસ વિગોલ માં આવે ને ફરવા નહીં ને પરિવર્તન માં જગ્યાએ છેદ્ર જ अपने先生 के परिपरिवर्तन धारण नहीं। यह एक एक ऐसी धारणा है। ओके। आपका वो पत्थर भी बदलना है और ये बर्तन भी हो सकता है। अगर मैं चलूं और बोलता हूं कि सर और ये जो वो सब परिवर्तन नहीं है। मैं ये नहीं देखता। तो जो है તમે શ્રેષ્ઠો પછી પૂછવા આવશું એમ કે બધું જ્ઞાન છે આ તો આખું વિજ્ઞાન હન્ડ્રેડ પર્સન્ટ એક ટાન પર તો કોઈ બોલકારી એટલે એક ટાન પર તો બોલકારી એટલે વિજ્ઞાન જે બધી આદિલો પર નિર્ભર હોય કોઈ કે આ સાયન્ટિસ્ટોને સર્વદે બડે કાલે બુદ્ધિ ઉપર બુદ્ધિ સાથેને બોલતા બુદ્ધિ ઉરી છે કો આ જ ક્લિંગનો પીસ મને દેખતો હતો He extends everything, but one asks about this question. Manam buddhi dharai nati. Hmm. Manam it dharai buddhi nati. Hmm. Take tantrums buddhi nati manam. Hana hmm. buddhi vim kwa chayak nana. Hmm. Buddhi emotional karalai. Hmm. પોતે જગ્યા ન I'm going a saint student. Hum accounting jo na badai jo main maav ekos samajh pa raha hoon. And I still understand him more but by caste garak mangal garak ko keval nahi. Ek to pashchim wala hai. Main pato aavi sara. Kya bhi drashada hai tak din tak. Naa rudrika aap karna us nahi waise to nahi. Na aap is the no. અને આપણે જરાથી હવે હવે છૂટું થઈ ગયું ધીમે ધીમે ધીમે માર ખાંચો ખાતો ખાતો કેટલા આવતા થાય ખ્યાલ થાય કેટલા કરોડ આવતા આ આ સુષ્મતી બે હજાર છત્રીસ ટોપ મોસ્ટ એવલપમેન્ટ ઇન્ડિયા માં તેમજ બધા લોકો બહુ જ માણસ જ હોય ત્યારે આ ત્રણ વર્લ્ડ માં બધો જ ન હોય ચર્થો છે સાયન્ટિસ્ટ થઈ જાય ત્યારે સાયન્ટિસ્ટ ને જે જાણતા નથી આપી જોવા ડેવલપમેન્ટ થઈ ગયો બીજા પણ પગલ થયું છે વિજ્ઞાન થી ઉભું થયું સાળી વિજ્ઞાન જવાળી ગઈ જીવ ગોહારી જાય ચારસો અને ચારસો મન ગયું નથી ને આવ્યું ઘણા વર્ષો થી કે છે હરીફ કે સમજ નથી પડતી એમ કે છે કે સ્વામીમાનંદ છે એમનો એમનો જે વેદાંત હરીશભાઈ એમાં તફાવત શું છે સમજ નથી પડતી ચારથી દેખાય આમ તો મારો ગાડી ચાલતી ઘર માં ગાડી બંધ થયા ગાડી બંધ જાય બને બંને બધાનાર ખોરા છે અંત ખોવાથી ખોવા તમે એમ કેવા માંગો છો કે જ્ઞાન આપે એટલે શું એનો અર્થ મને સમજ નથી પડતી જ્ઞાન આપે એ શું છે એનો મને સમજ પડતી નથી આપણે નરેશ મહેતા નરેશ મહેતા પેલું નામ નરેશ બીજું નામ મહેતા પેલું નામ ખરા છે કોના ઓછા થાય ભાગર થાય હા ભાઈ છોકરી છો તમે ખરી ગતિ નરેશ તો શું છો દરેક છે નરેશ તમારું નામ છે તમારું નામ નરેશ તમે કોણ શરીર ને નરેશભાઈ કે શરીર ને શરીર જ્યાં સુધી આ શરીર ની સાથે હું સંકળાયેલો છું ત્યાં સુધી હું જ નરેશ છું ત્યાં નરેશો ત્યાં તમારું નામ લડે છે તમે નડે છો કેટલું બધું બાજમાં શું છું શીખવાના ગાર્ગવા આવે છે એવું શીખવાના ગરીબ રિલેટિવમેન્ટ પોતે આગળ આગળ નવો રસ્તો એમને બીજા બન્યા દેખાડે પુસ્તકો દેખાડે એમને પુસ્તક પુસ્તકો એટલે બુદ્ધિ નું કારની ગ્લાસ ગાડી બંધ છે બંધ ગાડી ચાલુ હોય એટલું છે સમજો નઈ એવું બંધ ગાડી છે ગાડી બંધ છે એ સમજ ના પડી ઇલેક્શન રાઈટ ડિરેકશન પ્રોગ્રેસ માટે પુસ્તક ના આધારે શું પામે ઝઘડા થાય કોઈ કાય ઊ નહીં આવતી હું પા છું કે તમે એવું શું કસરત કરી બુદ્ધિ જેમતા એવું છે અત્યારે કસરત કરી મળે છે ના એ ના મળે પણ એમાંથી વાંચી ને આપણને ખબર પડે ને સાચું ખોટું શું પુસ્તક માં વાંચીએ તો આપણને ખબર પડે ને કે સાચું છું કોણ છીએ જાણવાનું એટલું જ છે મારા ને એવું કોણ છે તણરી અત્યારે બે એને પૂછે છે કે એનો અર્થ એમ થયો ને કે પુસ્તકો વાંચ વાંચ કર્યા પણ કોઈ પંડિત થયું નહીં પંડિત કોઈ જયું પંડિત આ વર્ષાદન પૂછ્યા છે કે તો પછી રસ્તો કયો હું ને ઓળખવાનો રિયલ રસ્તો ખોરાક બોલો વેદ માં નહી તો વેદ ય બોલે છે હું પણ છું નથી અને સ્કૂલ માં આત્મા સુષ્માતમ છે એ રીતે ખબર પડશે એટલે કોઈ જેવા હોવા જોઈએ શું કરું બધું આપડે ખુશ થઈ યાર રાત્રે એ કયું છે પણ પુરુષાર્થ વગર આ બધું બની કેમ શકે ગુડા કરી નરેશભાઈ કરે છે બધો પુરુષ નરેશ ભાઈ એ બધો પુરુષાર્થ તો કર્યો છે પુરુષાર્થ કહેવાય ને એ તો બધા સહયોગ કર્યા છે એના થાય ના થયો તો તમે પ્રયત્ન તો કરવો પડે તમે પરીક્ષા આપવાય તો પરીક્ષા આપવા તો જાવ પરીક્ષા આપવા ના જાવ તો ડિગ્રી કેવી રીતે મળે પ્રયાસ કરવો પડે ને પરીક્ષા આપવા માટે સહયોગ સહયોગ ભેગા થાય એ પ્રાય છે શું કહ્યોગ ભેગા થઈને જે કામ થાય એ તો પ્રાય છે બધા તમે તમારું કેવું છે પણ આપો છે એ બધું ગુજરાત કહેવાય લોકો ગુજરાત કહેવાય ખબર ને સમજ ન પુરુષાર્થ એ લોકો જે ચીડાય છે ગુજરાત છે અને પીડાવાની જગ્યાએ સાંભળી રાખે એ પણ પૂછાય જો એમનું પરીક્ષા આપવા જાઓ ને કામ કરવા જાવ પુરુષાર્થ ના કરાય તો બીજું શું કામ કરી શકે માર જેમ છે પ્રભુ ની ભગવાને આપણને મન ને બુદ્ધિ ને બધું આપ્યું છે એની ઈચ્છા વગર તો બધું પસંદ નથી ને ઈચ્છા પ્રભુ ની પ્રભુની ઈચ્છા બે વાય ને નથી ઓળખતા નથી ખુબ આવે છે કરવું એવું ઓળખો ભગવાન ની કર્મ ને લીધે સર ને તો કર્મ ના છે કે ભગવાન આટું બોલાવે વિરોધ વાત કરો કે કરો કે ભગવાન થી કરવું ધાર્મિક ભગવાન ભગવાન શરીર માં ચેતન ના હોય એ ચેતન ને હું ભગવાન કઉ છું તો જો ચેતન એ માટે કારણ કે ચેતન છે એટલે બધું પ્રભુ દ્વારા થાય છે એ પ્રમાણે કઉ છું મારો કર્મ ખરું બરાબર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 કેતન ને કોઈ બ્લેમ કરતા કયા ગુરુ મર્યા છે બ્લેમ કરવા કટાય ભગવાન ને બ્લેમ કરવાનો ભગવાન ને બ્લેમ નથી કરતો છું તો ચેતન બોલી ન શકું કે હું અત્યારે બોલી શકું છું ચેતન ના હોય તો બોલી કેમ શકું પ્લે પ્રેરણા તો કરીને હા હું બોલું છું તે કોણ બોલે છે ના ભૂલી ગયો ફરી ફરી બોલે બોલનાર ફરી બોલતા ભૂલ ભૂલ થઈ ગઈ મારે બોલવાનું નથી કે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 તને એમ કહું હું બોલ્યો આ શરીર જે છે જો ચેતન લો હોય તો આ શરીર ન હોય મારું ને બંધ ના બોલે બોલે ભગવાન બોલ ના ભગવાન કર્મ તો હોય તો જન્મ નો હોય એટલે કર્મ વગર તો કઈ થાય નહી કર્મ ના હોય તો પછી જન્મ કેમ હોય ઘણા વગર થાય પછી ભગવાન ની જો કર નથી ભગવાન ધરકર્મ ની જરૂર નથી બધા હા મને વાત એવું નથી ટાઈમ પેલા કાક દાદા બેન અને એમના હસબન્ડ અહિયાં છે એમને અગિયાર વાગે એમની દુકાન ખોલવાની છે એમને કે છે એમને આશીર્વાદ આપે તો અમે જઈએ બરોબર પગીરાજ પગ વગર થાય છે તમે પૂછો દાદા અમારા ગામના છે તમારા ગામના છે શિકાગો હતા અને લલિતભાઈ અને એ પટેલ પટેલ આશીર્વાદ જિંદગીમાં શાંતિ મળે દાદા ભગવાન નમસ્કાર કરું છું દાદા ભગવાન બહુ સારું છે ત્યાં સુધી રાખજો તે વખતે પછી સારો જસ્ટ ડુ બે હું દાદા ભગવાન નમસ્કાર કરું દાદા દાદા ભગવાન નમસ્કાર કરું છું બોલ પૂછે છે કે ફરી જ્ઞાન મળે તારે મારે આવવું છે એ સમજી લેશો ત્યાર પછી મય ચોખ્ખું થાય વાટણ વાટણ કે શું થાય વાસણ કરે ખોપા પાછી તમારે પૂછ્યા ભગવાન કયો છે ઉપર છે હા એનો દોષ નથી દેખાય ભગવાન બે જુદી વસ્તુ છે પણ ભગવાન વગર કર્મ તમે તમારા એક્ઝોસ્ટી નથી થઈ શકતા કર્મ અને ભગવાન બે જુદી વસ્તુ છે પણ ભગવાન વગર કર્મોસ્ટ નથી થઈ શકતા હા ભગવાન કરે છે ભગવાન શું તમારા તમારા કર્મો તમે નક્કી ના આવ્યા છો ભગવાન કે જે તમારા કર્મ પૂરા કરો ભગવાન બીજું શું કરો ભગવાન કરે એમ કે ભગવાન એમ કે કશું એ તો કે તમે જે તમારા કર્મો લખી રહ્યા છો એ પૂરા કરો બીજું કશું કેતા નથી આપણે ચાલી શકાય કર્મ તો જીવન માં થયા જ કરવા ભગવાને કહી દેવું ભાઈ આ કર્મો તો કરીએ જ ત્યારે ના કર્મો કરાવીએ એવું કરી કે નથી આપો કર્મ છે જ નહીં થાય કરનાર હતા મને અહિયાં આવ્યા છે એ કરના હતા એટલે પાછો આગળ જઈ ચાલે કર્મ માં ખબર ના પડી એ બોન થાય ને એમાં ના કેવાયુડેડ કર સમજે છે આવી જંતર એટલે શું પૂછે છે આવી જંતર એટલે શું તો માતા જનતાં જતર છે નથી ત્યાં પોર્ટ નિકટ થાય શું કરું આ તો બધા લોકો પોર્ટ નિકટ કરીને એને પછી ભગવાન કેમ પછી પ્રાપ્ત થાય સમજાવણ ક્રિએટ થાય ભગવાન તમે કરો વજારા કરવો ભેગા થાય એ પ્રમાણે હિન્દુસ્તાન ને જયારે આઝાદી એમ કે છે કે હિન્દુસ્તાન માં બધા ના કર્મો એવા ભેગા થયા કે જેથી કરીને આઝાદી મળી અહિયાં બધા એવા કર્મો ભેગા થયા કે દાદા ભગવાન અહિયાં આવે તમે આવ્યા રચના ભગવાન કરેલા છે ને ભગવાન એ તમારા બધા કર્મો ફૂલફિલ કરવાના હોય આ તો ભગવાન ને ભગવાન ક્રિએ છે બધા આખું જગત હિન્દુસ્તાન આ લોકો બે નથી હિન્દુસ્તાન માં ફોરીવાર બધા એટલે એ દુઃખી હોય ભગવાન તમે કેવા કે કર્મ ને ભગવાન જુદા છે તો એવું બી માણસ પણ ભગવાન હોય કર્મ તો તમારા ફૂલ પણ ન થાય કર્મ ને ભગવાન ને ભગવાને કર્યું એવું ના કેવાય ના ભગવાને કર્યું એ ના કહેવાય બરાબર છે એ બરાબર છે ભગવાને ના કર્યું તમારી ભગવાન નથી ભગવાન ને બાપો એટલે આપડે બાપ વાય બાપ body create day ka fast fast lagti par and body create is not the first thinker